જગત બે ખોટો ખાય તો તમે એક જ ખોટકાવ આખું જગત બે ખોટ ખાય માપદંડ આપે છે અત્યારે હડકાવો બધો વાર ઉભા થાય આવતીકાલ પર માપદંડ પર આવતીકાલ પછી જીવન ને આદર્શ બનાવવા માટે જીવન ને આદર્શ બનાવવા માટે ક્યાં ની આવશે દ્રષ્ટિ ને ક્યાં કે વસ્તી ને દ્રષ્ટિ ની આવશ્યકતા શું કરતી દુનિયાની પાસે નો તો ઉપયોગ કર્યો પણ હવે શક્તિ કેન્સર થઈ ગઈ કામયાબ ના ને લાવવા માટે શક્તિ ઉપયોગ તો કર્યો પણ એ શક્તિ કામયાબ ના નીકળી કામ લાગે એ અમારું કામ અમારું જેટલું આપણે સર કરવાનું હોય એમાં તમારે જે પૂછ્યું અહંકાર નો રચો ના થાય એટલે હાલ સ્વીકાર કરે પણ દેખાય નહીં સ્વીકાર નહિ આપડે ના સ્વીકાર આપડે આપડે જે ગોળ ખાય અનુભવ કર્યું થાય ને આપણું હૃદય પથ્થર જેવું હોય એને કોમળ બનાવવા માટે એને છેદવા માટે શું કરવું હૃદય કોમળ બનાવવા માટે પથ્થર ને કોમળ બનાવવા શું કરવું એવું છે ને હૃદય પથ્થર જેવું હોતું નથી એ તો માન્યતા હૃદય કોમળ જ હોય હૃદય કોમળ કોઈ રડવું ના આવે જગ્યાએ રડ લો કોમળ છે અહંકાર કોમળ નથી અહંકાર એવો છે હૃદય નું મૂળ ભાવ જે આપણે કીએ છીએ કે હૃદય બહુ કોમળ છે એનો અનુભવ કરવા માટે એટલે હૃદય બહુ કોમળ છે એવો એનો અનુભવ કરવા માટે શું ગમે ભક્તિભાવ ની કોમળતા જોઈએ જે પ્રેમ જોઈએ જે ઉમળકો જોઈએ હૃદય કોમળ હોય છે ચેન ના પડે જેવી રીતે માયા છે માયા માટે તમને જેટલું પ્રેમ છે અને એના માટે જેવી તમે દોડા દોડી કરો છો એના માટે એક તમને એક લાભ સતત એક પૂરું ઝડપે તમારી ગાડી દોડે એના માટે તમને એટલો પ્રેમ એના માટે અત્યારે તો કે પૈસા માટે કે એના માટે સંસર ભૌતિક સુખો માટે જેવી જંખના છે દોડ છે સતત એની પાછળ દોડ્યા કરે છે એવી જે સતત આ પૈસા લક્ષ્મી માટે જેવી સતત જંખના છે एभी के क्या माटे माटे थती तो एना पैसा हो सुखे भागी ना एक महिना हुदी બ બે કલાક બાઇક કરો નથી પૈસા જે ઇફેક્ટ આમ થઇ ગયેલી છે એને ઇફેક્ટ પાછી આવરી ફેરવી તૂટી જાય હમે છોકરા મૂકીને મરી ગઈ એટલે પેલો શું કરે પછી ધાણી શું કરે હવે શું કરી નાખવા સુગામ બે હાથ હતા તૂટી ગયો પાછા બીજા ખોઈ નાખવાનો ખબર થઈ જવાનું સુગામ જીવતા રે ના પડે હું ક્યાં ના પાડું છું પણ આજથી બાર વાર પહેલા મળ્યું હોત તું દવા રો પણ બાર વાર પહેલા ગાડી મળી હોત તો ધક્કો મારશે ને અમારે તો વળતા ના હોય ને મારું ને પછી કઈ રીત થઈ ગઈ મારે બેઠો મારી ભાઈ મારી ભાઈ ટોમા છ મહિનામાં તો લગાવી જઈ ગયો તો રીત તો હોય દાખલો ના હોય પણ એ દાદા આપે રીત શીખવાડી એટલા માટે બાકી નહીં આ મારી આ મારી નહીં આ મારી નહીં એ તો પછી આપડે નહીં આ મારી નઈ કયા કરે તો આપે કીધું કે આપેલી મારી જે કીધી આવે મહાન ઉપકારી છે મારો મહાન ઉપકારી છે જો મહિના બે મહિના બોલી આનંદ થયો સાય મહાન ઉપ એટલે ઈચ્છત ને જે રસ્તા મેં કયા સારો થાય થઈ જાય બધી તું થઈ જાય એક ભાઈ ને બે મામા હતા બંને ભાઈઓ તૈયાર જગા પહેલા પેટે બે ભાઈઓ મામા બેઠા અને એની મધરે કુટુંબ એવું તેમાંથી એ કુટુંબમાં વિક્વાસ પેઠો બે ભાઈઓ વિકાસ પેઢા પછી આજે ભણો હતો ને પેલો વર્મી મામા હતોવા મળ્યો અને માહિતી ખરે મામા છે ભાગર નહીં પાડ્યા સીઝન પાડ્યા નથી એટલે છોકર શું માને મામા કે મા આમ થઈ ગઈ ગયા મામા નો પત્મા થઈ ગયો ઉપાય મારી કાઢ્યો દાદા ભાવો કોમા કયા પ્રમાણે બધું કરે ના કરીએ આપડે મામાને કયા પ્રમાણે શું કરું કરું હા તો વર્ષ વાગી ફરી ગઈ જસ્ટીસ ફરી ગઈ જાય મારા મામા ન હોય ફરી ગયા તારા જ્ઞાન દીધી માં આવું કરો છો ને એવું એવું કીધું ચમત્કાર દાદા એ માય ખરી ત થઈ ગયો સર મારે કહેવાય લાગવાના મામા નામ દીકરી મારે ભણો મીરુ બેન કે બીજા કોઈ કે ના માને પણ માધું ને જ્ઞાનીએ કીધું માટે માને કહે જ્ઞાની ના ભાઈ કેટલું બધું આમાં ચમત્કાર કહેવાય માર્યા ને કહ્યું માનવ થયું પછી મામા કે છે ચાલ બરામ જવા સવાર તમારું રામદારી આપણા સત્સંગ ની મૌલિકતા આ જ છે કે રોજ ના પ્રસંગો માંથી જ આપતા તત્વ મૂકી દો છો કામ લાગે આપે એવી તો દાખલા થી આપ્યો કે આ વૈરાગ ની પણ લોકો ના કેવા બધા હસતા હોય છે એક જ શબ્દ કેટલો બધો વૈરાગ કહી જાય એક જ શબ્દ મારો પણ દાદા આ નોય મારું એ કેનાર પાછા જ્ઞાની જોઈએ ને એ તો પેલા શિષ્ય કીધું એવું પાછું જો સમજાઈ દે તો આપડે દાખલો હતો શિષ્ય તો ગુરુ નું જોઈને કેતો હતો ને કે આ મારું આ દાગી ના આ દાગી ના જાતે જો સમજદાર હોય તો સમજદાર હોય તો હં હા બરોબર સમજો ને એમાં દુરુપયોગ એક મારે તો એવું આમ થઈ ગયું કે મારા પણ છોડી દેવાનું પછી એને ઘતર ચાર પાંચ દાદા તમારે શું બોલાવ તમે શું કરો છો આ વિધાઉટ માય એટલે માય મારું શું એ જોડ્યા પછી મારો મારું શું એ જોયું એ તો જોવાયું ને રીતા નક્કી જોવા એક વાર મારું શું છે નક્કી કર્યા પછી આ નોય મારું મારું શું છે નક્કી ગયા પછી નહિ એટલે આપ દાદા કહો કે હું શુદ્ધાત્મા છું એ શુદ્ધાત્મા નું લક્ષ પછી હવે આ બધું નથી પેલા માં બ સુક્ષ્મ ના મારું હે શું હશે સખત જાય છે સમય પણ વખત જયારે ઉડે એ ચારે વાર કરતા આપડે ઉડાવી કેટલા ઝઘડા બસ બરોબર લઈ જવા ના આવે આમચા જોડે ના આવે જોડે આવે તો તો પછી આ સર બધું એડ કરવાનું હોય જોડે આવે એવું હોય તો પછી તો બધું એડ કરવાનું હોય ને બિલિશાવડ કરી હા જોડે આવા ભાઈ એ તો થઈ જાય એવા તે ફિક્સ દેઈ દે કઈ દે હા ખાનામાં તૈયાર તો આ માણસ ને કોઈ જગ્યાએ વિશ્વાસ ના હોય એ માણસ ને જે આઘાત કરવા મન થાય વિશ્વાસ નું વિશ્વાસ નું સ્થળ જેવું નથી વિશ્વાસ ઘાતો જ અમે તો આપતા એટલે શું કે સંસારમાં સર્વસ્વ રીતે વિશ્વાસ કરવા મોક્ષ માં જતા સુધી ઠેર સુધી વિશ્વાસ કરવા પુરુષ નમા થાય જો ઘણી व्याख्या દેતા હતા છે લાગી અમને મારા વિસ્તાર દે કરવા કે તમારે તમારે પર વિસ્તાર રાખે અને કેટલી શાંતિ રહે શાંતિ રહે આ બધા વ્યવરમાયું બને છે આ રીબેન કંપની કેની કંપની જમરી દેને જે કંપની નબસ્તી સી કંપની વાળા આદ અમે જોડે સર્વિસ કરે છે ભાઈ મુક્ત મુ હોય એવા મોક્ષેદ મોક્ષ મુક્ષે તો જોકે હવે ज्ञान मिली जाए तो અહંકાર થી અહંકાર ભાગ આજ છે સરકમસન્સ નો ભાગ છે એટલે અહંકારો બધા ભેગા થાય મારી બહુ બોરે અને માન્યતા ના થાય એવું જો અલગ હોય તો એવું ચિંતા મારી બઉ બોલેતા ના માન્યતા ના હોય કેવો કરી બતાવણી કરી બતાવે બધા આધાર કરી બતાવે અભિનય અભિનય અને રડે ને તો સમારો રડવું આવે નાટે આપડા મહાત્મા ઉપર ઉપલક ઉપલગ જ હોય વાણી કેવી હોય બોલે એમાં હે ચોટે એવું ના ના દાદા વખત થયો છે વખત થયો આવે ને પાંચ વાગે પાંચ વાગે બરોબર અહીંયા ઘડી હાજર થઈ જાય અને ફરીથી તેઓ પોતાના નામ લખાવી દે અહિયાં ગાડી ફરીથી નામ લખવાનું આવશે એ લોકો ફરીથી નામ લખાવે ભાઈ સાં ચેતનારા ભાઈ આત્માના ભાઈ નથી ચેતનારા ભાઈ સંગીત ચેતના ભાઈ નથી સંગીત ચેતનારો ના ભય નથી એક જાતના સંગીત ચેતના ને ભાઈ સંગીત ચેતના ના થઈને કુતરો હાજર પડે ને રાત્રે જાય ને ભીખ લાગે એ સંગીત રેતના તો પાડો ચાલ ચાલ પાડોશી ચાલ જલ્દી છે શું છે <coughs> આપડે નક્કી કરીએ કે ઉગાડી કે પોતા પણ આપેલું દિવ આપડે બધા રહેવાનું થઈશ નીકળી જ એકલું જ મોટું જોખમ છે બ્રહ્મચારી રહ્યું અને બે જોયે ના કરી પૂર્વક મીઠી મજા આવી હવે ખબર પડે બઉ મજા આવેલી હવે ખબર પડે કે બળતરા હતી બળતરા લાગી હોત તો બંધ થઈ જ શક્તિ તો છે તમાર પોણા બે મહિનાનું મેટ આપું તો મને મુશ્કેલ પછી ઉકેલાય નાખે પ્રતિક્રમણ કરે મહેજ કે છે ઘર્ષણ આવે અથડામણ આવે તો કોમન સેન્સ વધે ને આવે તો કોમન સેન્સ વધે ને કોમન કોમન સેન્સ ગ્રાહકો અથડામણ આવું ને આમનો ભર્યો આમનો ભર્યો આવું કાતામાં અથડામણ રહી પડે આપડા વચ્ચે કઈ બોલી ઉઠેલા કે તમારે દોરડા પણ રાખવું નહીં ખરું થોડું તો રવા જા ના અત્યારે ના ગમતી સારી અત્યારે ગમતું નથી પણ અલગ લેટકો चारित्र मोह फूटे मजा नजा तारी मजा रहे बहुं बहुं के ता ता वो कर थोड़ो थोड़ा चाले कर तो के थो। जाते नहीं आज्ञापूर्वक कहवा આજ્ઞા પૂર્વક નું હોય છે અંદર જે પ્રતિકાર હોય ને એ નથી હોતો અન્ન પૂર્વક નું હોય ને એમને દલીલ કરે આજે આપે બી બધું તારે ભૂલી ગયો નથી બધું થોડું યાદ રહેશે નઈ મે તો ભૂલે નહીં માં આ આનંદ્યો નથી લાગે સર ભૂલાતું નથી મને લાગે નહીં પિક્ચર હોય યાદ આય હ બીવે પિક્ચર યાદ આવી છે પિક્ચર યાદ આવી છે કેરી મજા તેજ પણ તો ગમે નહીં પણ ગમે નહીં જોવા જતી ગમે નહીં જ ભાવ થાય દસ મિનિટ બેસીએ છીએ એવું પૈસા આપે તો નામ ભર નહી પછી નામ જાય ફાઇલ કરું ને ફાઇલ છે બિલકુલ નથી પડતું નથી પડતું છે બધંગ મળી આવે हारे ऑफिस પણ આવી કર આપડું બડે એનું શું થાય આપડે રાખ દે રાપડું બગડે જાય આપડે હરું બોલે એનધન તો ચાલુ છે असर ना करता तो, यह तो नहीं ना नहीं है न करते नतीसंग આપડે તમે તે ઘોડે કરો ને બહેન થી જોડે પડી રહે થાય તો વાંધો રાખો નઈ સત્સંગ છે ને ના નીકળે મર થાય મોટો કુસંગ ની વાતો બધી મીઠી હોય એકદમ પૈ જાય એવી